પણ નિંદ ના હોય એશ નામ ખૂચવા હોય આ બે નામખવા જંગલમાં મારા કંઈ હાજર થઈ ગયા છે આ શું કહેવાય ગયા તમારા માટે એની ગાડી નામ હોય ના આવે એવું ગપુ ના હોય ગપુ હતું છે ભગવાન ના તારો શબ્દ નહીં ગમતો હતો જમવાનું લોકોને ગમતું ગમતું નથી માર મારે આપડે શું ફસાય ને કેટલાક ખીચડી ખડાય છે ભાઈ જયારે જમાવું છે તમને ખીચડી એવી સુંદર લાગે બરાબર ખીચડી એટલી હોય સર ના જોઈએ ભગવાન કાગડા જેવા શબ્દો કેવાય બોલે છે આપડા હિત ના માટે બોલતો આપડે ના બોલે મને કરી જવાય બેટર છે પણ આ ના બોલે સારું આ કાગડો દિવાડવાનું ના મળે હું ના દીવા જો એના ભૂલ એવા કરવા લાગે એટના અનુભવ થયા છે કોઈ માસ ગપુ કઈ નહીં જાય બઉ સાઈડી હોય જાત ની હોય દેખાય નહી માથે ના દેખાય પોતે ભગી રહ્યા છે ભગવાન લોકો ના વાતમાં ના દાદા સુઈ ગયા છે આખું વર્લ્ડ ભોગવે ભંગી રહ્યા છે આખા વર્લ્ડ નું જે તમે બધા જ્ઞાની છે માટે કે ના એવું કી કરવો એનો લાભ ઉઠાવો આવે કે તમને એમ ખાતરી છે મતભેદ નહીં પૈસા શંકા ભગવાને શું કહ્યું છે જો આત્મા પ્રાપ્ત કરે તું નિશ્ક થયો આત્મા સંબંધે એના જેવું કેવળ જ્ઞાન દુનિયા માં હતું નહીં પેલા કે એને જ કેવળ જ્ઞાન અમે શું કે છે શંકા રહી કોઈ સાધુ થયેલો જ નહીં માની રહે છે પ્રાપ્ત થાય શંકા ગ્રહ દર અસર આત્મા આપ્યો શંકા થાય એક કલાક માં થાય છે ના ઉઠાવે ત્યારે એની ભૂલ છે દાદા તો ચાર જશે આ પર બટો ખુદ્યા દાદા કેટો ખુદ છે તર જશે જેને વેપાર કરતો ના આવડે કરીએ બેંક બેલેન્સ લઈને આવ્યા ઓરપ જ પૂરા નઈ એ ઓર ડ્રાપ પૂરા થાય બેંક બેલેન્સ ખુબ વધે જાય ચપાટાપ જ વધે સચિદાન ભાવ કર્યા હોય તેને એ ભેગું થાય જેની દુકાન મળી હોય ને મારવાની દુકાન હોય તેને તે મસાલો ભેગો થાય એને નહીં મારવાની દુકાન મળી હોય એ મસાલો ભેગો ના થાય કેવું છે વાક્ય જો સમજવામાં આવે તો કામ જ કાઢી નાખે ભગવાન શું કે છે એ કોઈ માણસ કોઈ જી મારી શકતો જ નથી ભાવ મરણ કરે છે એટલું જ છે શું છે ભાવ મરણ પોતે નક્કી કરે ભાવ કર્યા પોતાના આત્મા નું મરણ થાય કે પછી પેલા તો મરવાના છે તારશે સમજ ને એટલે આ સાયન્સ બઉ એટલે ભાઈ એટલા માટે કહીએ છીએ કે જનતા નક્કી થઈ ગયો આપડે પણ મારનારા લાગે આપડા મારનારા હોય એ ધરલા જ હોય મારે તો મારે ઘેર સાફ નીકળ્યો છે વાત બે ગયા હતા મારી ગયા પૂરો પેલો મંદા ફર હોય તો બેડી હરક તરફી માં પછી આ જ્ઞાન મળ્યા પછી મનમાં હરે રેસી આ શું કર્યું આ બધું નાના ઇન્ચાની હા અને વિચારવા પડ્યું જાય <laughs> આપડે હસવા લાગ્યું હસવા લાગ્યું એટલે ઉડી ગયું ઉડી ગયું વાત ખરીફ થાય મને તો પેલા જાગે છે પેલા એવા ના પેલા બઉ સારા હમણાં પશ્ચિમ પડ્યા પછી એવું કે આપડે એના દાબડા મેંકાર કરે છે ભોગ કઈ બસું વાગ્યું નથી મને તરીકે લેવાનું આ આપણે રહ્યું ખરું મૂલ જવાબ નો અહંકાર ના રહ્યો જેને એગઈ જ અંકાય છે નાટકી રહ્યું ને નાટકીય અંકાર નાટકીય મારું નાટકી નાટકી માં તમે તમે પગ દુખાય છે જો ગુમ પાડી તો કશું નથી કયું તો એ રૂજ એ આપણે બધા વચ્ચે હતા સ્ટેશન આવ્યા ઉતરે હાથમાં આપો મારા ના થયા બ્રહ્મિષ્ઠ નિષ્ઠા એમના મનમાં શિવાય નિષ્ઠાઓ બધી રહેલી છે આપડે હોય છે એકા કરતા રે બીજું કશું ફાયદો નઈ એમાં કઈ એક કશું ભય એવું નથી બધા છે એમાં વેદાંત કયું આત્મજ્ઞાન અને આ જૈનો એ કયું આત્મજ્ઞાન આત્મજ્ઞાન કિવાય છૂટકો નથી મારું કામ થઈ ગયું અને આત્મા ખોલી નાદ અવાજ આવાના અવાજ શું છે પૌગલિક વસ્તુ છે અજર વસ્તુ છે બીજી રાત ના દેખાય છે બધા કેવું લાઈટ દેખાય છે એવો આત્મા નથી કોને જે જે ચંદ્ર એ કૃષ્ણ ભગવાન ને જુએ છે તે આત્મા છે અરે આથી બધી હું પડે ને પણ કોઈ એનું જે કરતો હોય ને એના હલાઈ ગયો પાછો પડી જાય એ લોકો ભાઈ કરો બરોબર છે મારું જ્ઞાન ના ભલે ફરી નાખે ખરો બરોબર એ તો એટલું લાવ્યો છે વિચારો એટલું ઠંડી બધું ખાધે ને અંબા રીતે ઠંડે ખાય કરવાનું છે દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખવાની બહુ જાત ના મળેલા અમને બહુ દેશો દ્વારા મળેલા આપણે કેવાય ખરા મોકલે દઉં છે આ ભગવાને કહ્યું લગાવી પડે આખા શેરી ભગુતિ લગાવે રાખી દે ને રાખોડી માં આલો શાક પટ્ટી અને ગયા અવતાર ની ઢેર છે આ લોકો ગયા અવતારે ભગુતિ લગાડી ને ઢેર છે ને ત્યાં ગધેડા ના જોઈ છે ભગવતી દેખાડી ખુશી છે એવું લાખો અવતાર તું પ્રભુત્વ લગાવે છે નથી પણ આત્મ જ્ઞાન સિવાય કોઈ નો છુટકારો થયો નથી થશે આ બધી દ્રશ્ય માં દ્રષ્ટિ નાખો છો દ્રષ્ટામાં દ્રષ્ટિ ચોખા માણસ હતા ચોખ્ખા માણસ એટલે પોતાને સંસારી કોઈ ઈચ્છા નથી બત્રીસ ચોખ્ખા માણસ ને મોક્ષ માર્ગ નતા કરતા આવી જશે આત્મજ્ઞાન સુધી બાવો થયો બાવલી બહુ હોતા એ કઈ વાળા ની તો બાવલો હોવલી હોત ખબર ને પૂરતા છેલ્લા દસ પંદર મોટા મોટા કપરતી રાજાઓ સાધુ આચાર્ય એટલા આચારવાનું પડતું ને પ્લેટફોર્મ ના ટિકિટ નહીં પ્લેટફોર્મ પાસ નહીં કરતા પ્લેટફોર્મ પણ કહેવાય મોટા મોટા આચાર્ય મારા અને કોઈ દાડો લક્ષ્મી આપવાના ચાલે વિષય ના વિષય ના જ્ઞાન માં પડ્યું અને દ્રષ્ટિ દ્રષ્ટામાં કામ પૂરું થયું દ્રષ્ટામાં પડે આ બધું દ્રશ્ય માં કૃષ્ણ ભગવાન દેખાય કેવા દેખાય છે પેલું લોકેશન જોઈએ પછી અધાધા કરેલું બધું હાથ નહીં આવેલા એટલે સમાન બોલ બોલ લખાડું કરાય તે હાથ નાદ આવ્યો તું આપડે કરીએ કાવી ગોવા પડેલા હોય આવી જાય ગુરુ મારે શું રહી બહુ સ્ટેશનો થાય એટલે સ્ટેશન પાંચ પચીસ જણાં સ્ટેશન મારી પાસે બહુ જણા સ્ટેશન માં સ્ટેશન ઘૂંટણી મારે આવ્યો મારી વસ્તુ ના મળે તો આમાં કર્યા કરે હું તને મદદ કરું આપી કઈક બોલું બંધું કરે તેના કરે બહુટે છે નાદ મોટે જ જળ છે હું આના આત્મવિભાગ બહાર ચડાવું જ્ઞાન જ્ઞાતા માં ના પડે તો વિકલ્પી ના પડે તો સંકલ્પી બનતું નથી કલ્યા લખ્યું એમાં ટિકિટ મળી ગયું એના ભાગી બહુ મોટા મોટા મળી ગઈ ટિકિટ આપણે એમને શું ખબર પડે શું શું રહી ગયું મારું શું ખબર પડે એ તાકે તારે ખબર પડે ગીરે તાકે તારે ખબર પડે ખબર છે કઈ જનભાઓના ચાખકા ખાશે તારે કેટલા અરસાદ ભટેક ભટક કરશે પહેલા નથી લોક માં પછી તોફાન તોફાન કશું માતાઓ કોઈ બોલે જ નહીં દ્રષ્ટિ દક્ષાણ પડે વાક્ય જ ના બોલે મારે ભગવાન કામ કરી જાય છે આ કે એમને એમ જ માલ નહીં ભગત ભણેલો માલ નહી ભક્તિ કરતા કરતા આવેલા એમને કરેલો છે એમને મળે પણ તેના જે ગાયેલું ને મીરો કે જયારે ધ્યાન કરે દેખાય બાપુ હોય તો દ્રશ્ય છે આવું મારા જેવો કે નહીં એને સમજાય પછી બોલ મારા બોલતા પેલા સમજી જાય હું દ્રશ્ય ગયોજાય